કેરાફ કોઈ ના આપ એમ કેતો ઘરે આપતો છે અંદર રેડી રેડી આલી દે કાં તો સરગરી પણ છે એનું નામ નાઈ દેલા ઈને લાઈ દે ગર તો તો આટે એક તો બી તો કે કે કે રેગા રાતે ધ્યાન કરજો હા દાદા દેખાય દાદા દેખાય જોડે રહેવું પડે ત્યારે ભાઈ લો આપણી બુદ્ધિ ક્લિયર ના દેખાડે એ દેખાય ને બરો દાદા દેખાય તું થઈ ગયું તેની બે પાંચ મિનિટ દસ મિનિટમાં ઊંઘાઇ જાય ફરમાં તો નથી કલાકે પછી આ વસ્તુ આવ્યો હતો એક માણસ ને તો તૂટી ખાઈ ને જાગ્યો ત્યાં ત્યાં બે મિનિટમાં મને ઊંઘાવસ્તું કરવું પડે ના ના આવ્યું નઈ સરહદ ઊંઘી જવાનું કહ્યું બે એક મિનિટમાં આવે તો ઊંઘી જવાનું શું કહ્યું ગોઠવીને ઊંઘી જવાનું રાખે ડાકતો ઊંઘી ગયા કહેવાય હા હા બીજ રોપ્યું આ બોજ બીજ કહેવાય છે રોપ્યું એટલે ઉપર માટી રહે ના માટી રે તો ચકળવા કરવી નહી થાય પાણી છોડાવ્યું એટલે આપ્યાન રાખે આ કરી સુઈ જવાનું બસ સવાર મૂકી અને જયારે નવ દસ વાગ્યા આવો એનું મને શું થયું ભૂલચુક થયું સુધારી આપણે કાલે કાલે ભૂલચુક સુધરી જાય પછી સુધરે નહીં ગઈકાલે વિધિ કરી આજ ના કરે એટલે બધાને લાભ મળે આપણે કેટલાક રહી જાય એટલે જો આપડે નક્કી એવું છે અત્યારે આપડે દસ લાખ પુસ્તકો આપે છે ફ્રી ઓફ તો એક માણસ આવ્યો હરી લાખ પુસ્તકો એમ રેડિયોગ કરો કે કોઈ ધ્યાન આપે તો કોઈ થાય એટલે પછી બધી જાતુ મારું જે વાણી બોલ્યો છે પત્રવર માં એ બધા પુસ્તકો બાકી જાય પુસ્તકો છપાઈ દેજા ખબર માં બે હજાર બધા પુસ્તકો છપાઈ દાવર ને હવે હવે પેલા લોકો પરવાનગી માગે છે બાર વાર પરવાનગી આપો મંજૂર મારા ડેવો હતો ના મંજૂર કે ત્યાં પછી શું કરવું પડે મીઠો કે બાર વાર આપે ને તમારે કેવું એવું જ પછી લાખવા પૈસા વેચ્યા લોકો મારી પાસે આપડે આપડે લાભ થાય કેટલું નહોતું સમજાતું મને જે નહોતું સમજાવતું બધું સમજાય છે ગણપતિ ભાષામાં જે લખાયેલ છે નકલ નથી કેમ કેમ બીજા બધા પુસ્તકો નો ઉલ્લેખ હોય કે આ જે જ્ઞાન બધું હતું વિદરા અને બીજા દાસભાઈ બધા નું જ્ઞાન ભેગું કરે આખા તમામ શાસ્ત્રો માથે ત્યારે ધર્મ પ્રાપ્ત થાય શું થાય વાંચી ધારણ કરે તો ધર્મ પ્રાપ્ત થાય પ્રાપ્ત થાય એવો ધર્મ ઓટકા પ્રાપ્ત કરે ત્યારે ધર્મ નો મર્મ નીકળવાનું શરૂ થાય મર્મ તો આ મર્મ નથી બધું ધર્મ ધર્મ વાતો કરે હવે એવા ઓ ટકા મર્મ હોય दी <सक्षाधाथ> <सक्षाधाग> कर वास्तविक असर जीवन क्या आटलू वाँचा पे वास्तविक पर कतिना थी? आ या माल थे, थे थी, माल तो कसाय से कसाय जता ભગવાન થઇ ગયા તમારે ભગવાન ના થઈ ગયા શું કરવું હવે શું કરવું એટલે જબરદાય છે ને બીજું કઈ શું છે પોતાના સ્વપગ માં આવી જ આપડે મોક્ષ ના મળે તો હાજર તો મારી પાસે જ્વામીન થતા હોય તો આપડે વાધો છો પણ પાછું વ્યાખ્યા કરી છે એમને આપડા ડોક્ટર કોને કે જે નઈ શું કે છે નિરંતર આત્મા જેને વર્ત છે શું કે છે આત્મા ઉપયોગ નિશિન હા આમાં કોઈ નો નિવે થયેલો નહિ તૂટેલો હોય તે છોડાવે બંધેલો થોડા છૂટેલો આપડા એ બધા છે તો આગળ વધી રે પછી બધા પ્લેટ થી કાપ્યા લે પૂરે શું કરે એટલે ભૂખ પૂરું છૂટે બાકી નહિ આટાક ભટક ભટક ભટક ભટક કર્યા કરે એટલે છૂટવું હોય તો આવ્યો અહિયાં આગળ કરી આ પુસ્તક શું લખ્યું છે કે સમજો કરવાનું કશું ને તમારે સમજો જે હકીકત છે કરવાનું કઈ સમજવાનું તમારા અહંકાર જે અહંકાર પેદા થાય છે અહંકાર ને લીધે કરતા પદ આપણે થઈ ગઈ છે આપડે એમ માનીએ કે હું કરતા પદ એ અહંકાર તો અહંકાર ઉભો આત્માની હાજરી થઈ તો અહંકાર થાય છે અને પોતે માને છે કે હું કરું છું એમ કે અહંકાર કરે છે તો કે આ સમજાતું નથી માને શું નહીં સમજાતું કે અહંકાર આત્મા ની હાજરી થાય છે શરીર આત્મા હોય તો આ અહંકાર ઉભો થાય જે મરી ગયો તેના અહંકાર ના થાય ભાઈ ને આ શરીર માં આત્મા હોય તો અહંકાર ઉભો થાય નઈ તો અહંકાર ઉભો થાય નઈ મરી ગયેલા પછી બીજું શું નામ નો કરતા આત્મા કર્મ કરતા કેવાય કે કર્યું તો આપડે ના ના કેવાય હું શું ને નહીં કર્યું એવું ના બોલાય વ્યવહાર ને આપડે કબૂલ કરવો જ આ ગુનો કેમ કર્યો તમ હું તો સુધાર્થ માં એવું ના ચારે પરેશ મારે શું એવું કેવું પડે ની એટલે વ્યવહાર માં આપડે કરતા જ છીએ અને નિશ્ચય કરતા નથી ખરી રીતે પછી બીજું અહંકાર કાઢો પાસે કુદરત છોડે છે કારણ પૂજગલ નથી કરતું હાથમાં એ નહીં કરતો જો પૂજગલ કામ કરતું હોય તો આ રસીક નો આ ફૂતગળ કર્મ કરી શકે અને આત્મા દેવ છે એ નહી કરતું અહંકાર અહંકાર કર્મ નો કરતા કરતા કરે એટલે અહંકાર કરે છે કુદરત છોડે પછી કર્મ વધે પછી કુદરત પછી કુદરત એટલે વ્યવસ્થિત શક્તિ એને થોડા આવે શું થાય નિકાલ તો કરો છે દ્રષ્ટિ તો વિષય માં એમ કે છે કે દ્રષ્ટિ બગડતી નથી પણ સુંદરતા રૂપે જોવામાં આવે છે દ્રષ્ટિ બગડતી નથી પણ એને સુંદરતા ના રૂપે જોવામાં આવે છે એટલે ધરતી બગડી ને સુંદરતા કશી એમ હોતી જ નથી સુંદરતા કશું હોતું જ નહીં હતું સુંદર દેખાતી હોય પણ અધડ કોને કોવાયતું ના હોય ચડો ના હોય તે સુંદર હોય શું અત્યારે હીરો કે હીરો હોતું હોય તો આપડે કઈ એક સુંદર છે ને બરોબર છે જો હા એ બીજા સુંદર થાય આ તો જાય સડી જાય લાગે વાલો શું કરો પત થાય તો ખરેખર ત્યાર થોડા થાય કઈ સુંદર થયું આ તૈયાર થઈ લોકો મત બગડી ગયા પછી કાયદા છે એક બાજુ જ્ઞાન કરવા માંગે તારી કોસાત कवि कालिदास बधु कहमानी न लग्न करती है <laughs> <laughs> પછી ફેરફાર થશે શહેર નહી થાય પછી જોયું ક્યાં ફસા ફેરફાર ના થયા કે રે આપડે બાર થી કમે લઈએ એ ઘરનું કામ કરે આપડો સંસાર ચાલે ધર્મ ચાલે એટલા પહેરવાનું અને તે બી કે એક બે બાબા જરૂર છે તે લો નીવડો લાવ્યો પછી રામ આવ્યા શું કહ્યું કરજો આ સુખ ને લેજો નહિ અને લોસ પેમેન્ટ કરવાનો છે એ ધ્યાન રાખજો उत्पन्न क्यूंकि समझा लोन, उपर बदू, बदू लोन, उपर लोन उपर रीपे करूँ पड़ते के સમજી ગયા કોના હારું છે તારકે છે વારંવાર ગુલાબનું ફૂલ લાયા સુંદર ગુલાબ ઉપર લાયા પછી શું સ્થિતિ થશે પછી થોડી આપણે કલાક સ્થિતિ થશે શું થશે એ બધું લખમાં રહેવું છે ને કે એમ જ પ્રયામ કરી દેવાનું હવે તો લગતું હેરા ના છે તો આપડે અહી આવી વાતો સીધો થાય ને બીજી ના વાત ના થાય ભગવાન નથી આપુરબુર સ્ત્રીને મોક્ષે ના જાય એ તો દાતેક લખેલી છે નિરપેક્ષ નથી લખેલું સ્ત્રી ના મોક્ષે જાય તો ભગવાન ની જ્ઞાનિનાશ ની રાજુ રાજ ભગવાન ગણપતિ હોય છે જે કોઈ આત્મા આત્મા જ્ઞાની નો જવા પડે તેનો ઉભે આવી જાય તેને બે કઠોર એ કાટું કઠોર છે કેવું છે એમ કઠોર છે કાટું બધું જાય स्त्री नीना अवतार अवतार अवतार हाँ पची जाए पे ना मल्लीनाथ गा ना भोग नहीं, ना तो नहीं। ना खाली आकार होगा ना भोग मल्लीनाथ भोगशंकर ગધેડા નથી નાખ્યું હોય ન વ્યવસ્થા સંસાર જ ન મંડાય પછી ક્યાં વાત રહીના મદદ થી આપડે એકલું નઈ એમને એમના માનું છે બધા લીધું ચાલુ છે દેવના મદદ થી શું કહ્યું અને પુરુષ તો પુરુષ કેવાય ખરી પુરુષ ના વિશેષ અને પુરુષો એને આવો દેવી કે છે હજી કેવી આયા ફળ મારી દેવી આવ્યા અમુક અમુક દેશો માં નથી કેતા દેવી છે આપણા આપડે મોક્ષ દઈએ આપણે એમના આધારે આપડે વારિક મેં ઓળખાણ વાળો રાખો તો ભાઈ બધું મેં રાખેલું એ ભાઈ કહેતો મને તમારી જોડે બે કલાક આપો ઘરે આવે તો આ તમે આપો તો બઉ સારું બારું ધંધાય કે બે કલાક આપો તો આપી શું પેલા કર્યા હતા જે બહુ હતો એવું બો આવે છે એ તો કંટાળો આવે હા નથી જીચી પેલી હા એ બધું તને સાફ કરી ગયો નીચે આખી કાચી માં આવ્યો છે મહિના સુધી કેટલાક ના હોય છે આ રીતે જોતાની સાથે પુરુષ દેખાડ દેખાય બીજી સેકન્ડે ચામડી કાઢેલું દેખાય શરીર કાપેલું દેખાય આ ત્રીઝન જયારે દેખાય છે પણ બાદ ક્યારે આવે ખડ આપડા મહાત્મા જે ધનસીરેલું છે વિઝન હોય તો વિચારવું વિઝન માં બહુ છે નહિ તમને કેમ લાગે એને ધનસી પાસે આપડે એવું નથી કે જતા નહિ ભાઈ શું લઈ રહ્યા છે ભાઈ ગુનો નથી આજ્ઞા કરું એટલો કઈ ને તર તને ગોઠવડી ના કરતા ગોઠવડી ગયા તું કઈ પૂછતા નથી આ પૂછવું ને એક માણસ છું માણસો નામ એટલે મરેલો હતોવાય માણસ કેવાય મરેલો માણસ કઈ કહે માતા દેહ નું માય ને જાણવાની જરૂર તો છે એ જાણવાની જરૂર તો છે તારી આ દેહ ને આપડે માય નહીં જયંતિભાઈ પણ સ્વીકારવું બઉ મુશ્કેલ છે હું હાથમાં એમ સ્વીકાર બઉ મુશ્કેલ છે હા હાથમાં તો પણ થયા નહિ હતું આવતા અત્યારે શું નામ છે તું અમુ ભાઈ અમુ ભાઈ અમુ ભીડ લો છું આત્મા હોય તો અમુ નથી અને અમુ હોય તો તમારા હાથમાં એટલે આમુ ભી ને બધે તમારે આત્મા થવાની જરૂર છે અહિયાં આવજો આવવા નથી અગિયારમી તારીખ આવશે ભગવાન બધે ભાઈ ક્યાં ભગવાન બધે રહેશે ધંધા ક્યાં બાંધીશું કેસ નઈ રખતા ભગવાને કઈ ચાલ બનાવી આ દુનિયા ખબર નથી કે ખબર નથી પછી નથી જાણી લેસ્તનું બનાવે એટલે શરૂઆત થઈ કેવાય કોઈ પણ વસ્તુ બનાવ્યા ની શરૂઆત થાય ને અને શરૂઆત થયેલી વસ્તુ આવે ને તો આંદ આવે જાય આ દુનિયા નો શું કયું બને હ નથી તને આમથી શરૂઆત આપડી ભ્રામક માન્ય આવતો કેટલી સાચું ભ્રામક સાતું રામ હતા તમે માણસ કેતા હતા ને કેવું જૈન થી થયું કે ના જેવું જયંતિ ભ્રાહ્મક અને ભગવાન એ ભ્રામક લાઈટ માં એવું ક્યારેક ક્યારેક થાય કરે ને અનુભવ કરેલો ચિંતા નો હા અનુભવ તો કરેલો ચિંતા નો ચાગેલી ચિંતા મીઠી હોય ની બધા મીઠી ચિંતા ने के चिंता तो जो चिंता, चिंता के के के के मे प्रयत्न नहीं करे खास कहूं कई मोटी रुत्ती खास कोई मोटी चिंता ना कई प्रयत्न उभो नहीं ખાસ એવી કોઈ મોટી ચિંતા મને નથી એટલે આ ना अहंकार मरे के नही अहकार मरे के नही मरी गए બીજો બધો આ જન્મેલો માલ ज्ञान दादा अहंकार निकली जाए कह तो पा जीवे त्या सुधी अहंकार चालू हो ए, के विर ते समझ समझे ए <laughs> આ ક્રોધ માન માયા લો છે આપડો અહંકાર એના તાબા માં આવી જવું પડે એટલું બધું કસાયો જો अपने जैसे काम करे हजीब अहंकार नव कर बढ़े जूनू ने स्वीकार कर મારે લોક ચાલ્યું અને જ્ઞાની કરુણા જે ચાર ડિગ્રી ઓછી છે તો કે થોડી થોડી વાર પછી કાઢી પણ થઈ જ ને એ બો થોડી વાર રાત છે તને મારવાર આવો કોઈ અહિયાં આજે પાછો પડ્યો હશે પણ અહી આવે એના ભાવ ફરી હમણાં ભાવ ફર્યા મારા એમના થકી ગઈ હતી એમના રૂડા પ્રતાપ શું કહ્યું અને ત્યાં આગળ વાઘને બગડી જોડે જાહેરતા હોય ને મચ્છરદારી બાદ નઈ દાદા મચ્છરકરો મચ્છર ના કાઢે કોણ મચ્છર કહે ના કાઢે મચ્છર કહે ના પેલા દેવો છે પાર વગર આવડાવ્યા રાત ફેરવતા અરે દાદા નો ક્યાં ભાવ પગડ્યો હતો પેલા આપડે યાત્રા અંદર કેટલા બધા માકડ હતા દાદા ના અને મચ્છરદાની બાદ પાણી વાળી જાયું ના થાય તો મર્યાદા તો કઈ અમે ત્યાં મર્યાદા ना ना तो वो नहीं है है है प्राण एक अनुभव थोड़ा प्राण भे त्याई रहे हाँ त्या प्राण भैया क्या भाई प्राण भेज कहते हैं जसु भाई ने मच्छर कहता जम बनतु हेरी मच्छर करता है मैंने सवाल पूछे मच्छर करें कूदा मन नहीं कड़े हेमात एक तो घर ने दादा गण ने मच्छर न कहे બાકી રહે છે પાછા કરેલા છે પદ્ધત તેને કહી બરોબર પાછા વાર માગદાર પાછા કાઢી પાછી ફાલી ના આવે यो तो भरी आ कोई कोई तब। दादा अमें, अमें आप कोई माते वात करता अम्मे तो जे जे समझा समझवा सूते न करे भाई ने ना कड़े मतलब कोई करतु नहीं आने क्यों भगवान था નથી કાઢતા એ માણસ નું શરીર સુદ્ધ હોવું જોઈએ પછી નિરોગી હોવું જોઈએ અને બ્લડ નો બ્લડ નું ગરમી અમુક પ્રકારની હોવી જોઈએ આમ સુતાની સાથે ઊંઘાઇ જાય અને ઊંઘે ઊંઘમાં પછી કોઈને કાઢતા જ નથી આ લોકો ઊંઘમાં કજું ગટતો જ નથી જે કહે છે દાખલો દાખલો કોણ પાહો કેમ શરીર ને કઈ ભાગ હોય ગરમી વધારે હોય ઠંડી વધારે હોય ઠંડી વધારે હોય એ બધાને જાગવું પડે શરીર સારું હોય છે અને તે સાથે વધારે મરસા વધારે મચ્છર ઠીક છે આ થી બહુ મોટું મચ્છર વધારે મચ્છર હોય ખબર પડે દાદા માણસ ઊંઘ તો હોય તો મચ્છર તો એને ખબર ના પડે પછી જાગી જાય એને ખબર પડે કઈ કઈ મચ્છર ના કઈ એના માટે ડાક્ટરો પ્રયોગ કર્યા માણસ ને કયા ભાગ મચ્છર નહીં કરતું કારણ જે રાગ માં પેરાલિસિસ થયું હોય ત્યાં લોહી જ ના હોય ને એને જો એક ના ધનચરી ને સમજી સમજવામાં કેવી રીતે લેવાની સમજે તો સદા રે આપડે શ્રદ્ધા કેવી ને એ સમજે સમજ્યા સમજે સમજે સમજાતા સમજાતા બે તો પેલી પેલી માં સમજણ હોય છે એ વાત મા માગ નથી ની માગ ન પોતે વાપર્યું આવું દોડ ના કરવી પડે પેલા આવ્યો હોય તો આપણે આપડે જેમ ત્યાં પાટી ઓછી જ્યા નહીં રૂપિયા મળે છે ને તેના રૂપિયા મળે એટલે બહુ જણ મહેનત કરો